સાકર ઘરી છે ગરી છે એવું લખે સા પણ પછી આપડે પૂછ્યા સાહેબ ગરી એટલે શું દાદા ને ધરાવીએ છીએ જમતી વખતે દાદા ને ધરાવીએ છીએ તો તમે બોલવું શું ક્યાં છે જમવાનું રસોઈ બધાને કયું શું આવડે છે એક વાત કરીએ આવે તો બઉ બોલ ના બીજા હા મુજી લાગે કેવા લાગે આપડે તુજી ની સર્ટિફિકેટ લઈ દેવું અવસર છે તો નહીં તો અવસર છે પુરસાદ થઈ જ સ્વપુર થઈ જ પ્રકૃતિ જુદી ભણે દૂધ જુદા ભણે ત્યારે પિસ્તા કહેવાય સ્વપુરસાથ થઈ જેવા છે તો એ પણ એની પાસે પહોંચી શકાય નિકાલ થઈ ગયો છે બીજો માલ ભરાતો નથી બીજો માત્ર આજ્ઞા ના ભૂપે ભરાય છે આજ્ઞા નું ફળ નહી હોય આગના પાળ છે એનું તમારે ભૂખરા છો રજ્ઞા ફાળવાનું શું આવે તો આચાર મને પૂછ્યા વગર ભરેલો તે માલ મને પૂછ્યા વગર જે માલ ભરે ફાવે શુક્રવારે માલ લીધો પછી દૂધ પાક લઈ ને હોય પછી વાટેલું મરચું જોયું સાહેબ આપડે કઈ કઈ નખાયા થોડું નાખો ને શું છે પૂછ્યું નાખો વાંધો એટલે બધું નાખ નાખ કર્યુંડો આપો બે હાથે રખડત તેના કરતા જુદું તો થઈ ગયું આજે આજ ખબર આવી પેલું તો થઈ જશે પણ આ તો થઈ ગયું બહુ ખર્ચ હતું ત્યાં ખબર આવી તમે તૈયાર હો બધું કેવા આવે દેહ માં છે એટલે દેહ માં છે એટલે કેવા આવે છે એટલે બે હજાર રૂપિયા છે તો નહિ તો વહે નહી બદલાઈ ગયેલો હોય તો છે ને કે નથી બુદ્ધિ ઘટે તો સંતોષ ના રહે બુદ્ધિ ઘટે તો સંતોષ ના રહે હવે શું તો સંતોષ રહે બરોબર વાક્ય વડોદરા અને બુદ્ધિ પછી આ સીધી નઈ તો આ તો વપરાય બધી જાય લગભગ બુદ્ધિ નું કામ નઈ ગયું ધંધો ના જુએ જગ્યા ના જોફો ની પેટ ફરવાનું કયા શું કરીએ પ્રયાસ કરીએ કેવાય કરીએ આયા એ શું કેવાય તમને શું લાગે છે પ્રારબ્ધ મુજબ હશે કે પછી એ નવું કર્મ થયું મારું जब थव घेर तार प्रारब्ध होके यू लगे પ્રરબ્ધ લાગે છે અબજે કા હે કે ક્યા હે વિદાય રહા ઈચ્છા કરતો પ્રારબ્ધ વિદانا યોગા ભોગ કરવાનો મતલબ લે દે કે હા ને દેવી મેતા સાહેબ મેતા સાહેબ મને ભેગા થયા મેતા સાહેબ ભેગા થયા કે હે કેરા હે સંજોગો કરાવડા ના હતો હોય સાગ પગ આવ્યો છે કપડા મન ને લીધે પછી પગ નું કામ થાય છે મન ને લીધે પગ નું કામ થાય છે ને મન ને લીધે પગ નું કામ થાય છે ને હા પણ પગ ના હોય તો ના આવે છે તેનો નથી આવ્યો છે માટે આવે કરે એ પ્રયાસ ને અને જો આ બીજા કોઈ જરૂર ના રે તે પૂછા સતન માં આવો આ સત્ય ને તમે અભિપ્રાય આપો પછી મનમાં તો બઉ કે ખરાબ પ્રારભ ઉપર અભિપ્રાય પુરુષાર્થ એક્યો સપોર્ટ આપ્યો એક પુરુષાર્થ ખૂબ વધારે પછી પસ્તાવું દેખાય અને ભાઈ પસ્તાવ થાય એ પૂછ્યા પૂછો અને રાજી થાય કે મારવા જે પૂછ્યા ખાવા થાય સારું ખોટું કામ થાય તો સારો અને સારું કામ થઈ અને આનંદ થાય તો પણ સારો સારું કામ થઈ પછી ભાવના કરું છે હું એવું કહેવાય સારું કામ એ અનુવ ના હોય છે બહુ સારું મારા ત્યાં જો આવું થાય એ પૂછા થયો આ જમીન કેવી રીતે કેવી ના થયો ભાવ હતા તેથી નુકસાન થયું કે જન્મ્યા લગ્ન થયું એટલા અને સુતા સુધાર આ કરતા તે આપડે નામ શું છે એમાં શું ભાવ હતો એ નામ વચ્ચે ભાવ આવે એની તમે આવું ફગડે તેથી મને આમ થઈ ગયું હવા હવાનું હોવાનું કારણ હવામાન ખરાબી વાર સારું સારું છે તો પણ વર્ગ અવામન ખરાબ હે બરાન ના દે એ દવા કરે દઈ દે એ નિરુ આટલી દવા રામન ખરાબ છે દવા પર નહીં થતો આટલી દવા દવા વધારવા ને કાક વધારી દવા કરો છો કોઈ દવા નહોતું કે બરા નામ કોય પર આ છે કોઈ જ્ઞાની હે ના અજ્ઞાની તો હોય જ ખાતરી છે આપડે જ્ઞાની લાગે છે હા પણ મૂળ તો મૂળ તો કોઈ જ્ઞાની એ કર્યું છે ને જો ઓળખવાનું સાધન ભાષા સાથે એમ ચુ કે મને ના કર્યું પ્રકૃતિ કરાયા વગર નહી છોડે પ્રકૃતિ કરાયા વગર નહીં જોડે પોતા આપડો આ પ્રાર્થ્યું તો બીજો નવો પોતા વધારા કરવું નથી પ્રારબ્ધ મુજબ જ હોય પ્રયાસ કરેલા નું પરિણામ તો આ પરિણામ તમે સંતોષકારક હોય સંપૂર્ણ તો આ સંતોષકારક હોય ને કોઈ ની કોઈ ના માંથી નીકળવાની માણસ છે સ્વાભાવિક છે માણસ સ્વાભાવિક રીતે થવાની કોશિશ તો મળે પોતાને કેવી રીતે દુઃખે છે એમ ખબર આમાં ક આપડે પૈસા લાગીએ છીએ આવતા નથી આપડે કોઈ ની પાસેથી પૈસા લેના હોય અને આપણને આવે ની સોના એર હાથે સોના ની ચેર બે સુધારી હોય તો અમને પુરાવા આપીને લઈ જોઈ જવું અને જાહેરાત કરો શું એટલે ગુજરાત માટે બધું તૈયાર છે બધું જયારે પૂન્ય ના દીપ જ્યાં જ લાગે આપડા <cozitu> <mythology> ત્યાં ગયા કરવો કે ગયા પણ પછી જાન ની ટીક આપડા પડે કે પૈસા ના આપ્યા નથી આપતા તેનું કઈ જ નથી તો દાદાની વાણી ની હસ્તરેખા હસ્તરેખિત પુસ્તકો એ તો બધી ભૌતિક વસ્તુ છે પણ હવે તમારી જે વાણી પુસ્તકો હોય એ મને ના આપે મને તને ઘરું દબાવ થાય પાછું કઈક આવ્યું પાછું કઈક આવ્યું ભૌતિક વસ્તુ હું વિચાર નહીં કરતો પણ આ પાંચ પુસ્તકો લઈ ગયા ના આપે તો ઘરું મન ના થાય પુસ્તક એ ના આપે તમારો ખમીર થઈ ગયો હોય ને તે ના આપે હું એ તો જો આ તો દાદા ના દાદા પુસ્તક ના આપે તારે પુસ્તક એ ના કાયદો થવા જોઈએ પણ એની પાસે દાદા ભણ્યા છે બે લાખ રૂપિયા ગયા આપતા નથી કે દાદા એ પૈસા નો જે લેવડે કરે છે ને એ કઈ કુ ઘાટ હોય છે થોડો ઘણો ઘાટ હોય છે આપી જાય પુરસા છે જમ પુરસા દુનિયામાં અત્યાર છે પત્તા અભિપ્રાય થઈ ગયો અને નથી કરવું નીચે તો હોય તો એ નીચે હોય છે જતા ભાઈ જાય બાકી શહેર માં કુવામાં આવે એવું ના ખાતું છે નીચે હોય નથી પડવું આપડે અહીંયા ગાડીઓ છે બદલાનું છે તે બદલાવ જે નથી બદલાવ નથી બનાવ માર્થ એવો થયો કે પ્રારંભ એમનું એવું છે માટે એવી ખોટી પ્રેરણા આપે છે કે અથડાઈ પડે પ્રાર્થ એવું છે ચાલવાય તો ગાય નહી કરાય અને સાધા ની પૂરક થાય અરે તેમ અથડાય તો ચાલુ સાધા ની પૂરક પેલા ની જોડે મળી જાય કે જુદું અસ્તિત્વ રહે મોક્ષ પામે એટલે પછી મોક્ષ પામે એટલે પછી એનો આત્મા જે છે તે ત્યાં આગળ મળી જાય કે ત્યાં આગળ જુદો રહે લોક કલ્યાણ થયું લોક નું કલ્યાણ કર્યું એટલે તો જવું પડ્યું લોક કલ્યાણ હોય ની પછી કર્મ પછી એટલા બધા આત્માઓ જુદા જ ફર્યા કરે આનંદ છે ની એક પડ્યો હોય તો એક વર બધા જીવ આત્ર ચાલે એક તો બધો આનંદ એમને ત્યાં આગળ હું તું હોય ના એવું નથી હું તું કશું જ નહીં એક હું તું કશું હોય સ્વરૂપ આ જે માણસ નો આકાર છે તેનાથી એકથી જે બધો પોલો ભાગ નીકાળી ને કાઢી નાખ્યા પછી એટલો જ આકાર એટલો જ આકાર ત્યાં એ કા હોય છે એ ત્યાં પરમાનંદ કેવી રીતે અનુભવતા હશે પોતાના સ્વાભાવિક આનંદ આ લોક માં એટલે અહિયા કઈ ઉપર ગમે ક્યાં આવ્યું હોય કે લોકલોક જગત જગત લોકાલોક લોકલોક લોકવત્તા આલોક એમાં લોકવત્તા લોક માં લોક માં એટલે લોક કયો ત્યારે અલોક માં આકાશ તત્વ એટલું છે આકાશ તત્વ એટલું છે અલોક એટલું છે એટલે અને અલોક કયો બેની વચ્ચે મોઢામાં આ સિદ્ધ કિલા છે બે ના આગ્ર ભાગે એટલે શું દાદા સિદ્ધ સિલાઈ એટલે આ શિલા શબ્દ જે વાપરો કઈ તૈયાર કરી કઈ બીજું કઈક એવું સ્થાનક હશે કલ્પના જે આપઘાત ની વાત છે આપઘાત ની વાત છે આપઘાત ની વાત છે હમણાં જેમ આપણે દાખલો આપ્યો ને મોટર ગાડી નિમિત્ત મળી આવ્યો બધા ખાતા ખાતા વધારે વધારે મને છે એવું જાણે લાગે ત્યારે એ આપઘાત માં દુઃખ ઓછું છે આપઘાત ખેતી કરતો આપઘાત બને છે સરસ ના મારો આઈ આપઘાત કરવાનું નક્કી કર્યું આઈ સુ નાખે પડતું નાખ્યા પછી ડુકી પાછી પાછો આવે ને કોઈ જાય પાસે મળીએ મનોભાઈ કે છે કે દાદા આજે આ દેવ જે છે દેવ ની ગતિ એટલે દેવ લોક ની અંદર બધા જે છે એ બધા જો મોક્ષ જવું હોય તો એ ત્યાંથી સીધા જઈ શકે કે મનુષ્ય માં મનુષ્ય ગતિ માંથી ડેરે તો કંટાળે છે કે ભાઈ આપડે મનુષ્ય ગતિ માં ક્યારે જન્મ છે તો આપડે સ્વીકારો થાય કે એટલે મનુષ્ય ગતિ સિવાય બાકીની આપણો દેશ એકલો બીજા બધા દેશો અહિયા થી ડાયરેક્ટી ક્ષેત્ર માં મોક્ષ માં જનાર પુરુષ દર્શન કરવા પડે મોક્ષ માં જનાર પુરુષ દર્શન કરવા પડે ડાયરેક્ટ દર્શન હોય જી તેનો દર્શન કરાય તો જાય તો જ જવાય આપડા ભૂમિકામાં કોઈ થઈ શકે નહીં થઈ શકે નહીં અહિયાં અત્યારે કારણ કે એવડો મોટો વેપાર છે તે વેપાર ખાલી કરવાથી ઉતાવળ કરવાની જરૂર ને મોક થઈ જવો જોઈએ આ સર્વ દુખો અભાવ થયો છે સંસારી દુખડો સંસારી દુખો અભાવ થયો તો કેળાય છે દુઃખ થી કરતા રહેલા માણસ ભ્ર ભોગવ આવે એટલા માટે નઈ કર્મ કરવા માટે પ્રાદ ભોગવે છે નવા કર્મ કરે બીજા બધા જીવો ભ્રત ભોગવા એટલું જ કરે દેવ હો કે આ વાકે બધા દેખાયા મધ્યલોગ માં જે જાનવરો ભાનવરો બધું હોય એ બધા પ્રારંભ કરી રહ્યા ના ગાપ કરી ને અમારે મારી નાખે પણ પ્રારંભ કર્મ વધે નહીષ્ણ ભાઈ હોય છે મારી નાખે તો એને કર્મ બંધાય નહી આપણા કયા સ્વરૂપ માં ક્યાં જાય છે અને ક્યાં સુધી સીધી સીરામાં જાય છે અને પોતાના મૂળ સ્વરૂપ જાય છે સ્વાભાવિક સ્વરૂપ સ્વરૂપ છે સ્વરૂપ એટલે કેવું હોય એમ કે શરીર આ વાળું છે એના જેવું પ્રત્યે પાટ નાયક એવું ના હોય ઘન સ્વરૂપ સ્વરૂપ હોય ના ગન ઘરે હોય આકાશ છે દેખાતું નથી અનુભવ માંથી આવતું છતા લાઈટ કશું થાય છે ના એવું કેવું દાદા અસોચ્યા કેવલી એટલે શું અસોચ્યા કેવલી અસોચ્યા કેવલી પૂછે છે કેવલી ભૂપેન્દ્ર કૃપાણું મને દરિયા ના લાગે એની પાછળ ભૂલી ગયું છે મને કેમ મારે તો સિદ્ધાંત ને હેલ્પ કરે એ વાત થી કર્યું સિદ્ધાંત હેલ્પ કરે એવા શબ્દો ઇન્ચર્યું આ તો બધા અને ભગવાન તો ભગવાન ભગવાન સંજોગ જ ના હોય પુદ્ગર શક્તિ ને આ પૂર શક્તિ ને હા પૂજગર શક ભરત ક્યાં ગયા ભરત તમારે તમને ખબર નથી અમૂલ્ય કેવાય અમૂલ્ય ની કિંમત હોય એટલે આ અમૂલ્ય ચિતશે આની કિંમત હોય નહિ એટલે તમને પાછો કિંમત વાંક્યો નહી આની કે આ બહુ સુંદર વાત હતી ને આવી હતી સુંદર ઉંદર લાગતું નથી આ તો ભૂલ પોતાના ઘણી જ વાત છે પાક ઘણી વાત નઈ એટલે આ વસ્તુ તમારો સત્તર રૂપિયા જોવે એટલું જ જોઈએ છે ને તો કાલે કરી આપી વધારે વધારે નથી પછી બસ બસ બંદર માંથી અહીં બંદરમાં નાખવા નથી આવ્યો કેમ બોલતા સાહેબ પૈસા હોય તો જીત પુહાય કંટાળા આવે એમાં જીવન જીવન કેવા હિન્દુ ધર્મ જન્યા અને કંટાળે આવી વાત જ માં વહેલા હોય ને બધા કંટાળેલા હોય શું કયું આ તો કઈ અક્ષર અપાદ ઉભો થયો છે તે વાતચીત કરું છે આવી વાત જાય શું કયું ચાચી ધણી ખરાબ મળે છે એટલું પૂછીએ સાસુ કેમ સારા મળે છે કેમ ખરાબ મળે છે છોકરો કેમ સારો થાય છે છોકરો કેમ બગડી જાય છે તે પૂછીએ તો બધો ખુલાબે ભાઈ તો ગડબડમાં રોગો કેમ થાય છે એ રોગ થયા પછી આપણે મુશ્કેલી પછી પછી કાળાજી ના જાય પહેલેથી કે જો એનો રસ્તો કર્યો તો પહેલા આવે વ્યવસ્થિત શક્તિ વ્યવસ્થિત શક્તિ કોમ્પ્યુટર જેવી છે કોમ્પ્યુટર હોય ને તેની બાજુ ફીડ નાખે એટલે એક બાજુ એનું રિઝલ્ટ આવે સ્વરૂપે છે તો આ રિઝલ્ટ એમાં કોઈ ફેરફાર ના કરી શકે રિઝલ્ટમાં કોઝિટમાં ફેરફાર કરી શકે સમજો ને એટલે વ્યવસ્થિત ચાલી ગઈ છે ફેરફાર કોઈ ચીજ થઈ શકે નહીં માટે ચોક્કસ હિસાબ જ છે વ્યવસ્થિત છે એ ચેન્જ નહી થાય વ્યવસ્થિત કરતા પેહલા આપડે નક્કી કરવું છે ગાડીઓ ચલાવવાની હાઈવે ઉપર કાર ચલાવવાની તે બંધ રાખી કઈ ચલાવાય વ્યવસ્થિત હોય તો બધું વ્યવસ્થિત હોય જે થવાનું છે માણીએ પરથી બંધ વાંખે ગાડી ચલાવે કેમ નહિ જે ધનાર છે એમાં જે થવાનું છે રેવતી શું કે છે કે ઉઘાડી વાંખે ચલાય ગાડી અને પછી સાવધાની પૂર્વક ચલાય અને પછી એ ચડાય તો રેવસ્થિત કે છે શું કેવા માંગુ છે તે સાવધાની પૂર્વ ચલાવો અને પછી અથડાય તો વ્યવસ્થિત કહી દેવું એનો દોષ નથી પેલાનો પેલો ભટકાવ્યો એનો દોષ નથી દોષ નથી વખત આપણો દોષ એ કાઢે તો એની જોખમદારી આપણે દોષ કાઢવાની જરૂર નથી બધું વ્યવસ્થિત તમને કેમ હમદાય થોડું ઘણું ના ઈચ્છા નહીં ભાઈ આપણે સમજવાનું છે બે દેતા તેમાં જે સમજે ચાલો થોડી દેદાર ભગવાને કહે એની કિંમત છે અને દુઃખ બધા નહીં ભોગવવું પડે એટલે મેં આ કા ખરાબ વિચિત્ર કા એટલે મેં એક વાક્ય આપ્યું છે બધાને કે એડ્રેસ સેવરી શું આપ્યું છે હા તોડી ના નાખ્યું ચાલે મને સૌ બુદ્ધિ ની સર્વે કરવા નહીં શું કહ્યું એડ્રેસ છે આ કાળ વિચિત્ર છે એટલે કામો ના કહેવાય આ કાળ વિચિત્ર છે તો એડ્રેસ ના દઈએ તો આપણે જવા ના રહીએ આગળ ખુલાસો કરતા જાઓ આપડે કઈ તમારી વાત સાચી છે તો આપણે જવા દઈએ જાઓ તારીખે આપીને જાઓ એટલે આગળ